the કૃષ્ણ નામ સ્વરૂપ તેજા ભાગવત છે સંસારમાં પરમાત્માએ પોતાનું સ્વરૂપ સંભાવ્યું છે ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી પરમાત્માએ પોતાનું નામે પ્રગટ રાખ્યું છે જે શક્તિ ભગવાન માં છે એજ શક્તિ ભગવાન નામમાં પણ છે નામ માં જ મન ને રાખો પાપ છૂટશે ભક્તિ નો રંગ જે ભગવાન નામ સાથે પ્રેમ કરે છે એનું જ પાપ છૂટે છે જે ભગવાન ના નામ નું સતત જપ કરે છે ત્યાં પરમાત્મા પ્રગટ થાય નામ માં પ્રગટ કરવાની શક્તિ છે જે ભગવાન નામથી પ્રગટ થાય અંતર્યામી નારાયણ દીવા જેવા છે દીવાના પ્રકાશ માં કોઈ તાળું તોડી ચોરી કરતો હોય તો દીવો એને પણ પ્રકાશ આપે છે जें दिवो कोई ने करता तो यानी कोई ने पाप पाप करता करता प्रगट कर जगतमा जित संतो महात्मा हो ते बढ़ा महापुरुषो भगवान ना कोई पन नाम मन्मय थे જગત બગડ્યું હોય તો જગત ને કોઈ સુધારી શકે એમ નથી જગત ને સુધારવું અશક્ય છે તમે તમારા મન ને સુધાર જેનું મન અતિ શુદ્ધ શાંત છે એને જગતમાં માં બગડેલું કઈ દેખાતું જ નથી જગત બ્રહ્મરૂપે ભાષે છે ભાગવત નો એક સ્કંદ ભગવાન ના એક અંગમાં છે दशम स्कंद प्रभु हृदय हृदय रासलीसली फल रासली कथा गंगा किनारे सुखदेव जी महाराज करे रासली श्रृंगार नाम सुख नर्णन हो तो सुखदेव जी महाराज करें दिव्य लीला घना स्त्री नोपी शब्द ना अर्थ भागवत मे સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન ગોપી નામની કોઈ સ્ત્રી નથી ગોપી કોઈની પત્ની નથી ગોપી કોઈની કન્યા નથી બેન નથી ગોપી માં સ્ત્રીત્વ નથી જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય समझी सके भागवतना शब्दोंगट सुखदेव जी महाराज वर्णन करे राजनीटा ऋषिओ गोपी थी ऋषिओ हजारों वर्षो सुधी तपश्चर्या कर છતાં ઋષિઓ કાન ત્રાસ આપે છે કાન એ બંગલામાં રહેનાર જ ત્રાસ આપે છે એવું નથી જે જંગલ માં રહે છે જે ઝાડના પાનને ફળ ખાય છે એવા ઋષિઓને પણ કોઈ કોઈ ત્યાં સુધી કામ જાગતો નથી જીવ જ્યાં થોડો ગાફલ થયો તે કામ જાગે છે સંસ્કૃત ભાષામાં કામ નું નામ છે રૂચય પ્રભુએ જાણીને જ કામ ને બળવાન બનાવી દીધો છે કામ એજ સંસાર છે કામ નથી તો સંસાર પણ નથી સંસાર ની સમાપ્તિ प्रवती कर स्मरण चिंतन करने काम, जागे जेने काम नाश करो यमात्मा न ધીરે ધીરે કામ શાંત થાય ખબર નથી અને તેથી ખોટા સુખ માં એનું મન ફસાયું છે જગતમાં બધા જીવો કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે તે જોઈને એનો એને તમારા આંખમાં મનમાં રાખ્યું ઋષિઓ થાકી ગયા ઋષિઓ નિશ્ચય કર્યો આ કામ શ્રી કૃષ્ણ ને અર્પણ કરીશ કામ એ કાટો છે काता काता जंगल चाहटो वगो सोटो हाथ में लीधे वगैरह पांटा फेकी दीता काम ए काटो काम थी करव पड़े કોઈ માનવ ને મળવાની ઈચ્છા છે તમે જયારે ભગવાન ને મળશો ત્યારે તમને કેવો આનંદ થશે મોટા મોટા ઋષિઓ ગોકુળમાં ગોપી થઈને આવ્યા છે કામ ભાવ શ્રી કૃષ્ણ અર્પણ કરે છે આ કામ અમે ભગવાન અર્પણ કરીશું મોટા મોટા ઋષિઓ ગોકુળમાં ગોપી થઈને આવ્યા છે ગોપી નામની કોઈ સ્ત્રી નથી શ્રી કૃષ્ણ મિલન ની તીવ્ર ઈચ્છા એને ગોપી કે ભાગવત ભાગવતમાં ગોપી શબ્દ નો અર્થ કર્યો છે જેનું મન ભગવાન મળી ગયું ગોપી કે મન જ્યારે મળશે ત્યારે ભગવાન જ મળશે સંસારના કોઈ વિષયમાં આજ સુધી કોઈનું મન મળ્યું નથી અને મળવાનું પણ संसार विषय मन जाए फिर हटी जाए संसार मन फसाये, छे। संसार मन, फसाये छे, मन भगवान दूध मैं खाण ना गरम करो खाण दूध में मिली जाए कदाच कोई दूध मैं दूध ने उड़े दूधाश मीठाश नहीं, खान दूज दूज नहीं खान दूज खान पत्थर दूध नहीं मन जड़े संसार जड़ जड़े संसार्थ सुधी गुलाब अपने सुंदर लगे मन त्याय करवा पन गमसेम कर घरु धन मे घरु तन मगे ઘરના લોકો ને તમારા મનની જરાય જરૂર નથી ભગવાન મન માગે છે માનવ એવો દુબળો છે કે માનવ તો પોતાના મન ને પણ હાચવી શકતો નથી જે પોતાના મનને હાંચવી શકતો નથી એ માનવને તમે તમારું મન આપશો તો શું આચવવાનું માનવને ને મન આપશો નહીં કોઈ કોઈ વખત જીવ દુખી થાય છે અને એવું બોલે છે હવે મારું મન ખાટો કર્યું છે પણ એ તો તારી ભૂલ છે મન આપ્યું તેથી ખાતું કર્યું મન આપવા લાયક કોઈ માનવ નથી માનવ પોતાનું મન હચવી શકતો નથી એ બીજા નું મન શું તમારું મન ભગવાનને જ અર્પણ કર મન આપવા લાયક સ્ત્રી નથી મન આપવા લાયક કોઈ પુરુષ નથી મન ભગવાન માં મળી જાય છે મન સંસાર ફસાય છે છોડીને ક્યાં જ તમારું મન ભગવાન ને અર્પણ જેનું મન ભગવાન માં મળી ગયું છે મન ભગવાનમાં મલી મળી ગયું છે ભગવાન ની ભક્તિ કરે છે ગોપાય શ્રી કૃષ્ણ ગોપી જેના મનમાં સંસાર નથી જે પોતાના અન્નમાં ભગવાનને છુપાવી રાખે વિશેષણોથી સિદ્ધ થાય છે જેનું મરણ એક બે દિવસ થવાનું છે જેનું મરણ સમીપમાં હોય એને શ્રંગાર ની લૌકિક વાતો ગમતી રાશ્વર ના મિલનની કથા છે ગોપી સ્ત્રી મોટા ઋષિઓ ગોપી થઈને આવ્યા છે રાસ લીલા થઈ છે ગોપીઓ ત્રણ ચાર વર્ષની હતી જે બાળક પાંચ વર્ષ નો હોય એ કુમાર કેવાય પાંચ પૂરા થાય અને છઠ્ઠું વર્ષ બેસે કે કુમાર ન કહેવાય ચાર પાંચ વર્ષ સુધી મારો કોઈ જીવ સાથે સંબંધ ન થાય પરમાત્માને મળવું છે શરીર ને જે વસ્ત્ર ઢાકે છે જે વાદળું સૂર્ય ને ઢાકે છે પરમાત્માના સ્વરૂપ થય તો સૂર્ય દેખાતા નથી વાદળું દૂર કરવાનું છે સદગુરુદેવ અતિશય જ્યારે કૃપા કરે છે ત્યારે વાસો વિનાશ છે વાસના શરીર નીકળે છે ઇન્દ્રિયો છે બુદ્ધિ નીકળતી નથી ગોપીઓના સદગુરુ શ્રી કૃષ્ણ છે ગોપીઓના સદગુરુ બીજા કોઈ થઈ શકે એમ નથી ભગવાન જ કૃપા કરી વાસના પડદો દૂર કરે છે ગોપીઓને વરદાન આપ્યું છે આ જન્મ છે શરદ પૂર્ણિમા રાત્રે હું મળવાનો છું भागशा कर भागशाड़ी नहीं भागशाड़ी जेने परमात्मा ने मल्वा तीव्र इच्छा આવે છે ભગવાન ગોપીઓ સ્વાગત અંબો મહાભાગૃાવન ની શોભા જુઓ અને અહીંથી તમે તમારા પતિ પાસે જલ્દી ઘેર જાઓ તમારા પતિ તમારી પ્રતીક્ષા કરતા હશે થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ કથા કથાના ઘરમાં એવો સંકલ્પ કરો આજે એકાગ્ર ચિત્ત હું ધ્યાન કરવાનો છું આજે પ્રેમથી ભગવાનના નામનો હું કરવાનો છું આજે ભગવાન કૃપા કરીને પ્રગટ થવાના છે હું ભગવાન વંદન કરીશ નામનો જપ કરો તમે જયારે તમારા ભગવાન ને મળવા જશો ત્યારે ભગવાન તમારી થોડી પરીક્ષા કરશે ભગવાન જીવ ને છે મારી પાસે સુખ નથી પુરુષને મળવા જા હું તને સુખ આપી શકતો નથી ભગવાન આનંદ આપે છે જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી તે ભગવાન પાસે આવે છે श्री कृष्ण समझा स्त्री धर्म पति पास जाए पति से गोपीए जवाब आप स्त्री स्त्री धर्म पाल जरूर जे जे जे जे जे जी स्त्री हे स्त्र धर्म नीव गोपीओ श्री कृष्ण स्त्री धर्म समझा गोपीओ जवाब आत्म धर्म स्त्री नो धर्म पति पास जाए आत्मा नो धर्म से परमात्मा ने અમે બધું છોડ્યું છે એનો અર્થ એ થાય છે સ્ત્રીત્વ નથી અમે જે છોડ્યું છે તે બરાબર સમજીને છોડ્યું ત્યાગ એ જ્ઞાન પૂર્વક હોવો જોઈએ ત્યાગ કરે કે અપ્રાપ્તિમાં ત્યાગ કરે એનું બહુ મહત્વ નથી ભિખારી ખાવાનું મળ્યું અને તે ભિકારી કહેવા લાગ્યો કે આજે મેં બરાબર એકા મળ્યું નથી તેથી ઉપવાસ કર્યો એનું બહુ મહત્વ નથી ઘરમાં બધું કરેલું છે એકાદશી ના દિવસે અન્ન ચિંતન પણ કરવું અન્ન સ્મરણ કરે એને પાપલા કરવી કેટલાક લોકો એવા છે તો દ્વાદશી પ્રોગ્રામ બધું એકાદશી દિવસે નક્કી કરી રાખે છે કાલે શું બનાવી એકાદશી ની રાત પૂરી થાય છે ભગવાન નામમાં રહેવાનું છે ફલા કોઈ દિવસ દાળ ભાત ખાતા જ નથી પણ માનવ મન બહુ ચંચલ હોય છે વાર ભગવાન સમજીને છોડ્યું છે અમને એવો દિશ્વા થયો છે શ્રી કૃષ્ણ વિના બધું દુઃખરૂપ છે સંસાર ક્ષણ ક્ષણ માં બદલાય છે અત્યારે જે સારું છે તે થોડા સમયમાં બગડી જશે मानो मा बदलाय मा मा कोई न्यवस्थित स्वरूप कोई दिवस बदलात भगवान स्वरूप एक सरखे ભગવાન ને કે છે શ્રી કૃષ્ણ થાય છે જેનાથી સુખ મળ્યું છે એ જ દુઃખ નું કારણ બને મને કોઈ સુખ ભોગવવું નથી મેં બધું છોડ્યું છોડી દીધું છે સર્વનો ત્યાગ કરીને અમે આવી આત્મા નો ધર્મ પરમાત્માને મળે ગોપીઓ આત્મધર્મૃત આપ કરવાનો નથી ભાગવત ના શ્લોકો થી સિદ્ધ થાય છે ગોપીમાં સ્ત્રીત્વ નથી અને તેથી પૃથ્વીને ધરા કે છે ધરતી ધરા અને ધરાયા અમૃતમ ધરામૃતમ ધરામૃતમ ન ભવતી ઈચરામૃત પૃથ્વી ઉપરનું જે અમૃત છે એને ધરામત લઈ જાય જે કાનાધીન થયો એને કાળ નાધીન થવું પડે છે પૃથ્વી ઉપરનું અમૃત એ ધરામૃત જે ભોગ્યા પછી જીવ મૃત્યુ મુખમાં જાય છે अधरा गोपी एवु प्रेमा मागे छे। एवु मागे छे। एक सर अवे श्रीक अलग एक गोपी ना छे। प्रेम समत मे आरंभ हूँ तू बेहो प्रेम जयशय आरंभ भगवान जुदा हो अतीशे भक्त भगवान अलग रही सकता મને એવું પ્રેમામૃત આપો એવું જ્ઞાન આપોષ્ણ નો થાય છે ગોપી હવે શ્રી કૃષ્ણ થી અલગ રહી શકે એમ નથી નિત્ય સંયોગે અધરામૃત ગોપી વાઘે છે પ્રભુએ કહ્યું કે એવું અધરામૃત તમને ન આપવું તો શું કરશો જવાબ બઉ સુંદર આપ્યો છે તમે લાગશે ગોપી ને મૃત્યુ નું ભય નથી જેના મનમાં વિકાર નથી વાસવા નથી જેનું મન ગંગાજળ જેવું અતિશુદ્ધ છે જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એ જાણે છે કે મારું મરણ થશે ને હું કોઈના પેટમાં જવાનું નથી હું તો ભગવાનના ચરણે જવાનું છું મરણ થાય તો સારું પ્રાણ છોડીને ભગવાન ને જ મળવાની છે પણ એવું કરવાથી મારા પ્રભુ ના કીર્તિને કલંક લાગશે લોકો એવી વાતો કરશે ગોપીઓનો પ્રેમ સાચો હતો શ્રી કૃષ્ણ બહુ નિષ્ઠુ થયા અને ગોપીઓ ઘેર જઈને ભગવાન ધ્યાન કરતી પ્રાણ છોડીને ભગવાન ઉપાય તો અમારા હાથમાં છે જીવીએ છીએ મારા પ્રાણ જાય તો શ્રી કૃષ્ણ અકિર્તિ થશે ગોપી શ્રી કૃષ્ણના માટે જીવે છે ત્વિધતા સવામ વિચિત્ર અમે તમારા માટે જીવીએ कृपा करो भगवान गया छे, भगवानी जन्म दूर आ जीव मैने लायक थोड़ा जेटली गोपीओ है एटला श्रीकृष्ण न स्वरूपों प्रकट थे, थे।, थे।, थे।, थे, थे। एकज समय सर्व गोपीओ ભગવાન ને પણ થોડી ચિંતા થઈ એક પ્રાણ છોડે સ્વરૂપો પ્રગટ કરે અરે રમેશો વ્રજ સુંદરી ભી યથાર્થ સ્વ પ્રતિબિંબિ એક જ સમય સર્વ ને હજારો વર્ષો થી ઈશ્વર પડેલો જીવ પ્રભુના સન્મુખ આવ્યો છે ગોપીઓ ગોપી અને શ્રી કૃષ્ણ મહારાજ વર્ણન કરે છે આ જીવ ઈશ્વર ના મિલન ની કથા આ દિવ્ય મિલન છે જીવ એકવાર ભગવાન મળે ને એને પછી ભગવાન વિયોગ કોઈ દિવસ થતો નથી બિંદુ સિંધુ માં મળી જાય તો તે સિંધુ પણ બિંદુને અલગ કરી શકે જે બિંદુ સિંધુ માં મળી ગયો એક બ્રાહ્મણે સાંભળ્યું હતું સમુદ્ર લક્ષ્મીજી બહાર આવ્યા છે સમુદ્ર પાસે સંપત્તિ છે તે બ્રાહ્મણે સમુદ્ર દેવની પૂજા કરવાનો નિયમ લીધો લોટો ભરીને ઘેરથી જળ લઈ જાય હું પ્રસન્ન છું તું માન જે માગીશ કહ્યું કે મહારાજ મારા ખેડ થી લોટો ભરીને હું જે જળ લાવેલો મારા ઘરનું જળ જે મેં તમને અર્પણ કર્યું છે એ જળ તમારામાંથી કાઢીને મને પાછું દેવે કહ્યું કે મન ભગવાન માં મળી ગયું છે બિંદુ સિંધુ મળ્યા પછી સિંધુ પણ બિંદુ ને અલગ કરી શકે સમુદ્રદેવે કહ્યું કે મારું જળ તું બેચાણ હેડા લઈ જા તમારું જોઈતું નથી મારા ઘેરથી હું જે લોટો ભરીને લઈ આવેલો મારા ઘરનું જળ જે મેં તમને અર્પણ કર્યું જે તમારા માં મળી ગયું એ જ મને પાછું આપ્યું અશક્ય છે તો પછી તમે મારા થઈ જાઓ જે જીવ એકવાર ભગવાન ને છે એને પછી પ્રભુ નો કોઈ દિવસ થતો નથી સંસાર નો વિયોગ માટે થાય जीव मले जी परमात्मा पारत्मा अलग गोपियों ने श्रीधर श्रीधर स्वामी छे रास थी सकेला मंगल आचरण बहुत सुंदर करूढ़ दर्प कंदर्प दर्प મારાથી મોટો કોઈ નથી બધાને હું મારું છું બધા મારા આધીન થાય મોટા મોટા દેવો ઋષિઓ પણ કોઈ વખત કામ ના આધીન થઈ જાય કામદેવ એવું સમજવા લાગ્યું કે હું જ ઈશ્વર છું કામદેવ શ્રી કૃષ્ણ પાસે આવ્યો અને કહ્યું થાય પ્રભુએ સ્મિત કર્યું અને કામદેવ ને કહ્યું તું ભૂલી ગયો રામાવતારમાં મેં તને હરાવ્યું છે કામદેવે હાથ જોડીને કહ્યું મને યાદ છે રામાવતારમાં મારી હાર થઈ કામદેવે કહ્યું કે રામાવતાડવા મારી હાર થઈ છે પણ મારા મનમાં વસવસો રહી ગયો છે રામાવતાડવા તમે મર્યાદા પુરુષોત્તમ હતા તમારો એવો નિયમ હતો કોઈ સ્ત્રીને અડવાનો નહીં પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખવાનો રામ મર્યાદા પુરુષોત્તમ છે મર્યાદા માનવ માટે છે મર્યાદા જીવ માટે છે ઈશ્વર માટે મર્યાદા નથી પ્રભુએ કોઈ ભાઈ તારી ઈચ્છા છે તમારે મારી એવી ઈચ્છા છે કોઈ સ્ત્રીમાં માતૃભાવ રાખશો ખુલ્લા મેદાનમાં અનેક સ્ત્રીઓ સાથે તમે રમો સરળ છે અનેક સ્ત્રીઓ સાથે તમે રમો ત્યારે આકાશમાં ઉભો થઈને હું તમને બાળ મારું તમે મારા આજીન થા તો પછી હું ઈશ્વર થઈ જાઉં ભૂલાવ્યો છે બેટા આવી જાઓ કામદેવ આકાશમાં ઉભો છે અને પાડ માં આવ્યો છે શ્રી શ્રીધ સ્વામીએ ભાગવત શબ્દો ત્યાં સિદ્ધ કર્યું સમજી શકે છે કામદેવ બાણ મારે છે અકસ્મા ઉભો છે ઉત્તમ ભય રમ રમયા રમ કામમ કામદેવને કયું આવી જા આકાશમાં ઉભો છે કામદેવ બાણ મારે શ્રીકૃષ્ણ સાથે વર્ણન મળે છે કે આરંભમાં શ્રીકૃષ્ણનું સૌંદર્ય જોઈને એના મનમાં થોડો કામ ભાવ હતો પણ કામ નો આધાર શ્રીકૃષ્ણ થયા શ્રી કૃષ્ણ સ્મરણ ચિંતન કરવાથી ગોપી નિષ્કામ બની થોડો લૌકિક ભાવ હતો અને તેથી શ્રારનું કૃષ્ણ કરેલો નિષ્કામ નો સ્પર્શ થતો નથી પરમાત્મા શ્રી કૃષ્ણ ને કામ નો સ્પર્શ થતો નથી પારસ મળી स्पर्श करे तोड़ू सोनू बने पारस मणि बना गोपीओ मानी आलिंगना गोपीओ आत्म स्वरूप नी देव त्या दर्शन करने आरंभ मह्मा जी ने थोड़ी शंका थी કે ભગવાન ધર્મ રક્ષણ કરવા માટે જગતમાં આવે છે એવી રીતે સ્ત્રીઓ સાથે ના છે બ્રહ્માજી ગોપીઓ અને તેથી બ્રહ્માજી શંકા થઈ પ્રભુએ ગોપીઓને આત્મ સ્વરૂપ કર્યું છે આવી સાડી પહેરનાર કોઈ ગોપી રહી જ નથી બધા જ કૃષ્ણ થયા છે અપનાવે તેને પરમાત્મા આત્મ સ્વરૂપ નું કામ કરે છે હવે સાડી પહેરનાર કોઈ ગોપીતા રહી જ નથી બધા જ પિતા મધારી કૃષ્ણ થયા છે બ્રહ્માજી ને થઈ सनाश थे, थे, थे, थे।, थे, थे, थे। जीव ईश्वर एक फर फर थी जाए तो धर्म नाथ मैंने छोड़ी ने, कोई झाड़ ने पकड़वा जता ધર્મ સાધન શ્રી કૃષ્ણ સાધ્ય છે ગોપીઓ ગોપી સ્ત્રી નથી આ તો શુદ્ધજી વિશ્વ નું મિલન છે બ્રહ્માજી શાસ્ત્રાંગ વર્ણન કરી જી વંદન કરે છે બ્રહ્માજી ના એક વાર એવા દર્શન થયા કે દર્શન કરે છે કે નાના બધી દેખાય છે બ્રહ્માજી ને ખાતરી થઈ શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય કામદેવ ની હાર થઈ કામદેવે કબૂલ કર્યું છે શ્રી કૃષ્ણ દેવ નથી પરમાત્મા છે ंग लीलाम पड़ू मदन मोहन श्री कृष्ण श्री कृष्ण स्मरण करना का શ્રી કૃષ્ણ નું કામ વિજય છે ગોપીઓ ભગવાનની સ્તુતિ કરે છે ભગવાન પ્રત્યેક ઇન્દ્રિય થી ભક્તિ રસ નું પાન કરતા સ્ત્રીત્વ પુરુષત્વ ને જે ભૂલી જાય છે એને ગોપી ભાવ ગોપી થઈને ગોપી ગીત નો પાઠ નાશ કામ થી કરવાનો તમે આજથી એવી ઈચ્છા તો રાખો કે મારે ભગવાન મળવું છે મારે કોઈ માનવ મળવું નથી હવે મારે પરમાત્મા મળવું છે પરમાત્મા ને મળવાની તીવ્ર ઈચ્છા થશે રાસલીલા નો પાઠ કરતા કરતા શ્રી કૃષ્ણ સાથે સુલા કામ વિજય છે હૃદ્રોગમ કામમ આ શું ભગવાન શ્રીકૃષ્ણ હરિષ્ટાસુર વ્યુમાસુર કેશી એવાને રાક્ષસો નો વિનાશ કરે છે એકવાર નારજી મેં એવું સાંભળ્યું છે નંદ બાબા ના ગોકુળમાં જેને લોકો કનહૈયો કનૈયો કે છે એ દેવકી નો આઠમો છે એ જ તારો કાળ નથી દેવકીનો રાક્ષ મારો કાળ છે શંકા કરીશ મેં વસુદેવ દેવકીને કારા ગ્રહ માં રાખ્યા હતા એ ત્યાં કેવી રીતે ગયા છે અરે તું ભોળો છો એ લોકો કઈ ગોળા સાંભળ્યું હંશને ક્રોધ આવ્યો આ વસુદેવે તગો કર્યો આવી વસુદેવજીને હું મારી નાખું ભૂલાવું બે ચાલન કઈ ભેગા થયા હોય ને તે જાળી કરે છે કલહ જગાડે છે વૈષ્ણવ એને કે છે જે વેર દો વિનાશ કરે હું બોલશો વેર નહીં વધારશો નહીં વેર નો કેટલાક લોકો તો ભાગવત ની કથા સાંભળો છો સવારે ઉઠ્યા પછી હળગાવવું નહીં વધારે નહીં તો પથારીમાં અડધો કલાક થી સિલાઈ આજથી મારો નવો જન્મ થયો છું આજથી મેં પાત છોડી દીધું આજથી હું ભગવાન નો થયો છું પ્રાતઃ કાલમાં એવો સંકલ્પ કરો ધીરે ધીરે તમારું જીવન સુંદર છે આજથી મેં પાપ છોડી દીધું છે મારા ભગવાન ગમે એવું જ બોલીશ મારા પ્રભુને ગમે એવું જ કામ કરીશ હવે હું ભગવાન નો થયો અડધો ભક્તિ કરો અને પછી અડગાવવાનું છે સવારે શાંતિથી ભક્તિ વસુદેવજીને માણવા તૈયાર થયું નારદજીને તે ગમ્યું તારા આત્મા આવશે નહી કોઈ દિવસ રાત્રે આવીને તારું ગળું દબાવીને તને મારી નાખે વસુદેવને મારવાથી લાભો છે તારો નાળ તો કૃષ્ણ છે બઉ મોટો નથી દસમું વર્ષ પૂરું થયું છે ગોકુળ માર્યા છે બાળકૃષ્ણ લાલને વંદન કરીને કયું તૈયારી કરીને આવ્યો હવે આપ મથુરા પધારશો હવે આપ કંસને મારશો પછી આપ દ્વારકાના રાજા થશો તમારી કૃપા એ જ એજ મારો મારી સાથે કપટ કર્યું છે મારો કાળ દસ વર્ષ એના પૂરા થયા છે અગિયાર વર્ષ નવે થયા આજે કૌશ મહારાજ ચિંતામાં છે કંશ ના પહેલવાનો ને ખબર પડી કંસ રાજા ચિંતામાં બેઠા છે તે મોટા મોટા પહેલવાનો કંસ રાજાને મળવા માટે આવ્યા છે સમજાવે છે દસ અગિયાર વર્ષ બાળક તમને શું માની શકે તમે બળવાન છો તમે દેવોને પણ હરાવ્યા છે તમે ચિંતા ન કરો તમારા કારને અહિયાં ભૂલાવો એ અહિયાં આવ્યા પછી એનો હાથ પકડીને હું અખાડામાં લઈ જઈશ એને માટી દેવો હું માટી બનાવી દઈશ મારામાં દસ હજાર હાથીઓનું બળ છે મારું વજન કૃષ્ણ ગોર મહારાજ ત્યાં આવ્યા છે અને કંસ રાજાને કહ્યું છે એક પાંચ દિવસ યજ્ઞ હોય છે જે યજ્ઞ કરવાથી યજમાન આયુષ વધે છે અને યજમાન જે શત્રુ હોય તે મરી જાય પાંચ દિવસ નો તમે યજ્ઞ કરો તો તમારું આયુષ વધી જશે તમારો શત્રુ ભરી જશે શત્રુને મારવા માટે આ યજ્ઞ કરવો પડે પાંચ દિવસનો યજ્ઞ બરાબર થવો જોઈએ વિઘ્ન આવી જાય અને યજ્ઞ અધૂરો રહે તો પછી યજમાન મળે છે યજ્ઞ બરાબર થાય તો શત્રુ મળે અને યજ્ઞ વિઘ્ન આવે તો યજમાન મળે છે પાંચ દિવસના યજ્ઞ શું વિઘ્ન મળે છે અમે બધા આચવીશું દર્શન હું મથુરા માપવાનું આમંત્રણ આપું બંને બાળકોને લઈને નંદજી મથુરા માપ અહી આવ્યા પછી મારા પહેલવાનું એને મારી નાખશે હું કોને મોકલું કંશ વિચાર કરવા લાગ્યો તે વયો વૃદ્ધ એવા અક્રુર કાકા એ નહીં યાદ આવ્યો વયો વૃદ્ધ છે આવ્યા હતા અને મને કહીને ગયા છે આ વસુદેવે કપટ કર્યું પોતાનો દીકરો નંદ બાબાના ગોકુળમાં રાખ્યો મારી સાથે કપટ કર્યું છે હું પણ કપટ કરીને મારો કાળ મરી જાય કે પછી હું શું ભોગવી મને કાળની ભીતિ છે મારો કાળ એકવાર મરી જાય માટે મેં આ બધું કર્યું છે નંદજી ભલે ગાડીમાં બેસીને આવે રામ કૃષ્ણને મારા રથ માં બેસાડીને તમે લઈ મારો સોનાનો રથ એટલા માટે મોકલું છું કે નંદ વિશ્વાસ થાય તમને કેવું લાગે માનો વિચાર કરવાથી સંસારનું સુખ મળતું નથી જે પ્રારંભમાં હોય છે તે જ મળે છે તમારી આજ્ઞા છે શ્રી કૃષ્ણ સમય થાય છે ત્યારે માનવ મૃત્યુ ને બોલાવે શ્રી કૃષ્ણ ને મથુરામાં ન ભૂલાવે તો વધારે જીવે પણ સમય જીવકાળ પાસે ભાગવત ની કામ છો આજથી હવે એક જ ઈચ્છા રાખો કે હું ભગવાન નો થયો છું મેં પાપ છોડી દીધું છે હવે આજથી હું સતત ભક્તિ કરીશ ભગવાન જયારે બોલાવે ત્યારે જવા હું તૈયાર પાપ ના કરે મારા મનમાં ખરાબ વિચાર ભક્તિ કરું ભગવાન જયારે બોલાવે ત્યારે જવા તૈયાર સમય થાય છે ત્યારે માનવ મૃત્યુ બોલાવે સમય થયા પછી આ જીવ પાસે સંતો એક કથા વર્ણન કરે છે વ્યાજજી નો એક શિષ્ય હતું એનું નામ હતું દાસ બહુ સેવા કરતો હતો